આખી જિંદગી જે કાર્ય કર્યા હોય ને આખી જિંદગી સરક માં જો એ લોકો નું આણહક નું બધું પડાવી લીધું હોય અણક નું અણક નું પૈસા પડાય લે સ્ત્રીઓ પડાય લે બધું અણહક નું બધું બધું લઈ લે ને બુદ્ધિ થી ગમે તેનાથી એ બધા થી પછી જાનવર ની ગતિ આવે છે પોતાનો શ્વાસ ના હોય એવા હોય છે ને ભરત ની વાત કરે છે કે લોકો ની લોકોને છેલ્લી વખતે મન સારું રાખવા માટે આવું દાખલો આપે બાકી મરણ એટલે તો છેલ્લી વખતે એક કલાક સરવાયું આવે આખી જિંદગી સમજાયું કોઈ એસી વર્ષ નો એકાશી નો માણસ જીવવાનો હોય તો એરે ચોપન વર્ષે પેલું આયુષ બંધ ફોટો હોવું પડી જાય ચોપન વર્ષે એ ફોટો પાછો પછી આગળ બદલાઈ જાય પાછો સમજ ને ચોપન વર્ષે દેવ આયુષ પડ્યું હોય પાછું ફરી આયુષ ક્યારે બંધાય એકાશી વર્ષ હોય ને તો ચોપન વર્ષે પેલું બંધાય અને પછી બોતેર વર્ષે ફરી બંધાય ચાલીસ વર્ષ સુધી તમારું બધું અજ્ઞાનતામાં ગયું પણ આ ચાલીસ વર્ષ પછી તમે સારા રાખો ને તો ફોટો ખરાબ પડશે કે સમજાય ને કારણ પછી આયુષ બંધાવાની શરૂઆત થાય એટલે બોતેર વર્ષે ફરી બંધાયોપન વર્ષે બંધાયું બીજી વખત કેટલા વખત બંધાયું વખત ચોથી વખત એસી વર્ષે બંધાય બંધાયું ચાર વખત હવે છેલ્લા વર્ષમાં શું થાય તે જુઓ હા ચોપન થી એસી સુધીમાં ચાર જ વખત આયુષ્ય બંધ અને હવે છેલ્લા વર્ષમાં એકાશી ના વર્ષમાં શું થાય છે ફરી આયુષ બંધાય એમાં પેલું એક વર્ષમાં પહેલું આયુષ આ ચાર મહિના માં પાછા એસી દિવસ જાય પાછી ફરી આયુષ બંધાય સમજ ને પાછા ચાલીસ દિવસ રહ્યા તેમાં છવ્વીસ દિવસ થાય ને પાછું ત્રીજું ત્રીજું આયુષ બંધ થાય પાછા તેર દિવસ રહ્યા સમજ ને પછી નવ દિવસ જાય તો અથવા ચાર દિવસ રહ્યા તે પાછું ફરી આવી પણ થાય ફરી બત્રીસ કલાક રહ્યા બત્રીસ કલાક બાદ કલાક જાય ને પછી ફરી આવી પણ અગ્યાર કલાક રહ્યા અગિયાર માંથી આઠ કલાક જાય બંધાયેલા બે કલાક જાય બંધાય એક કલાક બાકી રહ્યો છેલ્લો એક કલાક છેલ્લો બાકી રહ્યો તેમાં ચાલીસ મિનિટ જાય ને ફરી બંધાય કલાક માં કેટલા વખત બંધાય તે જુઓ એક કલાક માં ચાલીસ મિનિટ જાય બંધાય બંધાય છે ભાઈ દીવો હરગાયેલો છે એક મિનિટ બાકી છે છ સેકન્ડ બાકી છે તેમાંથી ચાર સેકન્ડ થાય ને ફરી બંધાય અને પછી છેલ્લી એક બંધાય બંધાય ફોટો ફોટો પડ્યા કરે મનુષ નો હોય એ ફરું દેવ નો હોય ભદરા નો હોય હોય ફોટો બદલાયા જ કરે અને છેલ્લો પડ્યો પ્રશ્ન છે ઈચ્છા પ્રમાણે પડે ઈચ્છા ઈચ્છા તો પોતાની દેવગતિ હોય બધાને આ બધા આ દુનિયા ના હિન્દુસ્તાન લોકો પોતાની દેવગતિ ની ઈચ્છા રાખેલાં ને પોતાની ઈચ્છા તો મકશ ચાલે જ નહીં બધું ચાલીસ વર્ષ પછી ફેરવા કરી નાખજો એ તો માર્યા ગયા પંદર વર્ષ ચાલીસ ગુણ થયા નથી ને એટલે તમે હજુ મજા કરો ને પછી ચાલીસ વર્ષ પછી પણ જો કદી એને વાસના કઈ રહી ગયું હોય તો પ્રેત થાય વ્યારથી મારી નાખ્યો તો પ્રેત થાય વિદ્યાર્થી માં એ નાખ્યો ને સંજોગો પ્રમાણે સુખ દુઃખ તો થાય જ ને ગમે તેઓ આત્મા છે હજુ જ્ઞાની થયા નથી એટલે સંજોગો પ્રમાણે સુખ મુખ્ત થવાનું જ ને પછી તો આર્જન થયું કેવાય પછી આપણે આપી ગામ થાય ને આપડે ને આપી જાય મે આવડી અંતે મને લાગે મન થઈ જાય ધ્યાન એ તો એકાગ્રતા અહંકાર થી કરવા જે ધ્યાન આવે છે બધી એકાગ્રતા કહેવાય પણ કરતા હોય ધર્મ ધ્યાન અને શુક્રધાન માં કરતા પણ ના હોય ને ત્યારે અહંકાર હોય તો ના થાય અહંકાર જયારે બીજી હોય ત્યારે હું આ તો ધ્યાન કરું એવું ના બને આરતીધ્યાન થઈ જાય થઈ જાય એટલે કચ્છ ની ગેરરી એને શું લાગે તમે જો તમે જો માલિક થવા જાઓ મને આ તો ક્યાં થયું તમે ગયું માલિક થવા જાવ મને હુરીએ ચઢાવી દેવા મને હુરીએ ચઢાઈ દે આપણે મને પણ પેલો તો નિર્ધારિત જ હોય છે ને કે આટ થી પડે એનો ફોટો કેવી રીતે પડે તો પછી એનો ફોટો કેવી રીતે પડે प्रश्न है कि आज एक वर्ष आयुष्य मरवाए तो चौपन ने बोतेर ए बदा वर्ष प्रमाण खोटा पड़ता हो પ્રમાણે મૃત્યુ થાય તો એના ફોટા તો પડે ને એટલો અતંતો પડશે કલાક માં તો બધા એટલા બધા ફોટા પડે છે એક કલાક એવી એક્સિડન્ટ થયા તો જીએ હું તો બે મિનિટે જીએ તો બે મિનિટ ના વીસ વીસ સેકન્ડ થઈ વેદના જેવી હોય ને વેદના વેદતો હોય એવો ખોટો પડે જો સમાધિ મરણ થયું તો પછી એને એકાદ અવતાર માં મોત થઈ સમાધિ મરણ હું શુદ્ધાર્થ માં છું ભાન રે કરે અને આપડે વ્યવસ્થિત છે એટલે આ જનતા કોઈ કરે નહીં છે